બેનો કશી કામ લાગે એવું વાત કરજો અને હાહુ જોડે તમે ખરેખર ધણી ધણીયાની છો વાઈફ અને હસબન્ડ છો તે વ્યવહાર થી ખરેખર નથી એવું આ તો વ્યવહાર થી નામ નામ ને કયું છે તમે અનામી છો શું છો નામ નામ ને કયું છે ડ્રામા માં ભરતુરી કે દીક્ષા જૈયા પિંગલા અને લડાઈ ખરો પણ તે અંદર ખૂબ જ લક્ષ્મીસન છું પણ આ મારે ભરવાનું ના બધું મારો પગાર કાપી લેવો જવાબો શું નામ આપનું લઈ લાઈ લલિતભાઈ એ ખરેખર તમે લલિતભાઈ છો મને બધા કે છે એટલે બધા ઓફ ધી બોડી તો હું ન જાણું જાવે વધારે આવે છૂટ વાતચીત કરો બીજા બધા મારી એક વાળી વાત નઈ તમે હું વાતો કરો ને તો નિવેડો આપતો થાય એમનો જીવન જીવવું જોઈએ એવી તમને જો મારવાનો શોખ હોય ગાળો દેવાનો શોખ હોય તો બહાર જઈને ઘણા મળશે કરી ના હોય ફેમિલી બી શું કચર કચર આવેલી ગાય પીલે બાંધેલી ગાય ને મારીએ તો પેલી વાત જાય કે બહાધેર બહાધેરા ના ખતરાય તૂટો હોય ત્યારે મારો જે ફેમિલી કીધો તારે પણ અમારી પાસે ચડી દે હે તો એને કોઈ એને કોઈ પૂછવા નથી ચડી દે આવે તો ચડી દે હે તમને લાગે એટલે ગભરાશે ને ચડી ગયો ચડી ગયો ઉડી જાય બરકત ઉડી જાય એટલે માણસ પણ જતું રહે માણસ પણ હું અને તે હિન્દુસ્તાન માણસ પણ અને તે બધા અહી તમને કેવાના ત્યાંના લોકો હિન્દુસ્તાનમાં તો ચોખ્ખું ખોવા તમને રોજ ચોખ્ખો મેલું ખોરાત પૂન ખોટું દુરપયોગ થાય એટલે કઈ ફેમિલી ચોખ્ખું કરો બીજું કઈ નહીં આપડે બોક્ષે નહીં જવું તમારે ફેમિલી ચોખ્ખું કરો વન ફેમિલી એટલું તમારી બુદ્ધિ સમજાયું છે કે નહીં અને ફેમિલી શું હોવું તમે બીજાને શું સલાહ વન ફેમિલી વાળા ડિઝાઇન તમે શું સલાહ આપો કોઈ લડન લડા કચ્છ જ ના કરશે એવું કહું અને તમે તમારી સલાહ ના તમારે ઘેર કચ્છ એટલું હું કહું છું બધા નહીં કે વાત જવા દો આટલું કહો તો મેં મે રથના ગીરી બાપુસ લાવ્યા હોય અને વડે કરી ઇન્ડિયા થી આવ્યું હોય અને રથ કાઢીએ સરસ એને પુરીઓ સારી બનાવી હોય રોટલી સારી બનાવી હોય શાકમાં બઉ સારા બનાવે બધું કર્યું હોય અને કડીમાં જરાક છે મીઠું આગળ હોય તમે પડ્યું ખાય અને કરી એટલે આ કળું ખાડું પાચરો કરી બાજુ હું એક બીજું કહી લેડો ના મર્યા જેવું થાય બધા બગાડ્યું બધા ઉતરી જાય ચોકડા બોકડા બધા ભડકી જાય હા આપડે શું હશે કેમ કે ભાઈ ના છો તમે ભાઈ માણસો નથી શું તમને સારી સમજાવેલી વાત કે આપડે કેવું હોવું જોઈએ વધારે નહીં બધો ધર્મ વધારે નથી કરવો આપડે વન ફેમિલી શું કરું ના છો હું તો આ બોલું છું ને એ પ્રમાણે લાઈફમાં વર્તેલું છું શું ભાઈ પિસ્તાળીસ વર્ષથી તો મારે અમારે વાઇફ મધ્ય હું કઈ હું કઈ આ લોકો ને સાધુ કેવો તેવો નથી વેરા નથી સમજ પડે ને હું તો વેપારી છું તો કોઈ જ્ઞાની પુરુષ છું એટલે આ દેશ માં માલિક સત્યાવીસ વર્ષથી રહ્યો નથી કોઈ મિલકત નો માલિક રહ્યો નથી કોઈ ચીજ નો માલિક રહ્યો નથી આસાર આપવાનું ક્યાં બાંધુ તું તો ગાડી આપેલું બોલું તો બંધુ ક્યાં પાસે બધા જગ્યા ના જોઈએ એક ઘોડો આપ્યો હોય તો ઘોડો બંધાય જગ્યા જોઈએ તો તમારી ગાડીઓ બધાની જગ્યા થાય કે નહીં થતી મારે રહ્યું હું તો એમના ગેસ્ટ તરીકે રહું છું અને તમે ગેસ્ટ તરીકે રહ્યો છે કે માલિક તરીકે એટલે ઘર નો સુધારો આવે છું ફેમિલી અને જો શું ખાવશે તો આટલું કે શોપી ના તો એના ડોલર નાલવાનું સારા માર્કે પૈસા જોયો છે ના જોવો છે સારા માર્ગે કઈ છે પૈસા જોવા બેન શોપિંગમાં બાર ની ને દસ હજાર નાખતી ડોલર ને આપડે ઇન્ડિયા પછી મને કે દાદાજી શોપિંગમાં મારા પીજ આવી છે અને તે હું કઈ વસ્તુ લઈને આપવા માટે બંધ થઈ ગયો નું શોપિંગ કોટું હોફ એક જાતનો જરૂરિયાત નેસેસિટી છે કે અનનેસેસરી છે એટલું જોઈ લઉં નેસેસરી એજ નો લો શું કહેલું અનનેસેસરી તમારે તો શોપિંગ કરે છે લોકો કઈ ફેરફાર કરવા માંગો છો તમે કહો એમ આપડે ફેરફાર કરીએ તમે કહો પણ વધારે નહિ વધારે હાઈ લેવલ ના જોય નથી પણ એક ફેમિલી ના હોય બસ અને વધારે કરવા માટે એક ચોપડી આપું બીજી ચોપડી બહુ પાર કરતા કરો અને ચોપડી આપું એટલું કરો છૂટી ગયો તમારા માટે આગલા શું થશે એનો ભાઈ જવાબદારી હું લઈ લઈશું તો સર નાની ચોપડી લેમ રોજ દસ મિનિટ તો થાય એટલું ચોપડીમાં દેખાડીશ તમે એટલું કરજો અને આ નક્કી કરો નક્કી કરો થઈ જશે ધારેન હતી તે નારમાં ભેસ ભેસ એ હોય છે તે ભેસ ને પાડી જન્મી તારે છે તે ભેગા હતા નીચે રહેતા નીચે ઉપર રહેતા ગરમ્યા પછી જુદા થઈ ગયા પેલી નીચે વાળી રોજ રોજ વધે ને ખબર ના પડે ના તો બહુ અમારે તો સારું કામ જાય બઉ શક્તિશાળી હું ભાજપ ન હું કઈ ના દોડ્યું તમે આવું આવું ઢીલું કહો મારે કેમ ગમે એટલે તમારે તો નક્કી કરવું છે કે આપડે બધું આ વધારે મોટો ગ્રાફ જોડવા નીકળ્યા આખી દુનિયા જોડવા બહુ થઈ ગયું નથી થાય બઉ પછી આવું ગયું અને કઈ ચોપડી હું આપું છું એ તમને વાંચજો પછી આપડે ફેમિલી તમને કેમ નથી ધીમે ધીમે ચા બનાવી ભૂઢમાં ના બોલવું માણસ નું મૂળ બંધ છે સાહેબ મૂડમાં દેખાતા નથી એટલે વહેલા વેહલા રસ્તા ફરગાવી દેવાનો અને સારું સારું છે મીઠે બીઠે હોય ને સાહેબ પાણી રેડવું ગાડીએ મારા ક્યાં મારા એ ચાલુ એક બંદુક મારે પડે આવું જીવન કેમ જરા ગાડીમાં ગાડીમાં જરા ગરમ થઈ જાય રેડી ફેરવી નાખો છો નથી પાણી નહીં પાણી નાખવા જોઈ ગઈ ગાડી ના થઈ જાય આ મશીનરી છે આ શરીરમાં બે હાથમાં છે એક મિકેનિકલ હાથમાં છે અને એક મૂળ હાથમાં છે સમજ ને મિકેનિકલ હાથમાં તો ગરમ થઈ જાય મુશ્કેલીમાં ના થઈ જાય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 તમારા ઘરમાં પ્રેમ દેખે એટલે ભાંડી જોડે બીજ ઉપર ભર્યા કરે હું આઈ છું તાર બાપા દાદી ગમતું જ નહી એટલે કઈક વિચારવું પડશે આમ કેવા બધું ચાલશે અને આપણે ઇન્ડિયન ઇન્ડિયન આપણો શું અને ફોરીન વાર એકતો હતો કે ઇન્ડિયનો તો આ ડોલર છે તે નથી સ્ત્રી ભોગવતા નથી જતે આ દુનિયા ભોગવતા નથી કરે ચાલીસ હજાર પગ મળતો હોય નઈ છેલ્લે હારે ખૂબતા હોય અને તમે તો બારસો મૂકી આવ્યા હોય મૂકવું એ સારું છે મૂકવું એ સારું છે ખોટું નથી પણ ઘરમાં